જય સ્વામીનારાયણ भज भज श्लोक चाले छे सत्संगत्वे निसंगम इस श्लोक मंकराचार्य जी एम कहू सत्संग संसार असंगता एट अनासक्ति आए संसार छूटी जाए संसार आसक्ति छूटे तेरे निर्मोहीपण आए निर्मोहत्व निश्चल चित्त थाय देह छता मुक्ति नुभव थे बधु सत्संग थे तो ये सत्संग केव विषे आपने साभ कि सत्संग पूरी करें तरह सत्संग क्यों कहवाय सत्पुरुष थकी श्रवण सत्पुरुष नो सहवास सत्पुरुष नी सेवा सत्पुरुष मह सत्पुरुष ने सर्वस्व भाव समर्पण आर्त पूरी करो कहवा तेरेज बीजो श्लोक अपने एम ग लीधो एम शंकराचार्य जीम कहे कि आये सत्संग प्रति समर्पण सतोपणरणाम तेरे गुरु न चरण पूरा भक्त थी छे सत्पुरुष न पूरा समर्पित प्रेमी भक्त थे, थे। ये जय सत्पुरुषों स्नेही पूरा भक्त थे, थे। तेरे संसारात अचिराद भव मुक्त तत्काल संसार बदा बंधनों छूटी जाए अहियां अपने विवरण पहला सांभी लीधू पर जयरे अपने गुरु भक्त ने गुरुनिष्ठा ने बात करी तेरे एम एक बात कही थी कि गुरुना चरण में सत्पुरुष चरण में जेने भाव है एने भगवान करता पन गुरु में वारे भरोसो हो न समझाए मैंने एक बे जनाव कि भगवान करता पन गुरु में वारे भरोसो हो एक तो आप पहलू वहलू सांभिए બીજી વાત એ કે જો ભગવાન કરતા પણ ગુરુમાં સત્પુરુષમાં વધારે ભરોસો હોય તો સત્સંગમાં એવા દાખલાઓ છે કે જે અંતકાળે એને ગુરુ તેડવા આવ્યા હોય તો ગયા નથી શ્રીજી મહારાજ તેડવા આવે ત્યારે જ એમની સાથે ગયા છે તો એનો વિરોધાભાસ ન થયો કારણ કે સત્સંગમાં નિષ્કુળાનંદ સ્વામીને રામાનંદ સ્વામી તેડવા આવ્યા તો ન ગયા શ્રીજી મહારાજ આવ્યા પછી જ ગયા પૂર્ણાનંદ સ્વામી એટલે ગજા ગઢવી એમને પણ તેડવા માટે ગુણાતીતાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામી આવ્યા તો પણ ન ગયા ના પાડી દ્રીજી મહારાજ આવ્યા પછી ગયા અને ગોપાળાનંદ સ્વામી વગેરે બધા જ મોટા સંતોએ આપણને શીખવાડ્યું છે કે અંત કાળે તો ભગવાન એટલે કે શ્રીજી મહારાજ આવે એમની સાથે ગુરુજનો હોય એ ઉત્તમ છે કારણ કે આપણી થોડી ભલામણ કરે એટલે ભગવાન એટલે શ્રીજી મહારાજ અંત તેડવા આવે તો જ જવું तो गुरु में वारे भरोस हो बात ने अरोध पड़े शू मूड़े जय करी तेरे बहुत ध्यान थी ना हो प्रश्न थान रामचरित मानस में मा तुलसीदास जी एक सरस बात लखी है कदाच आ લગભગ નથી કહેવાય પ્રસંગ એવો છે કે પાર્વતી હિમાલય ને ત્યાં પુત્રી રૂપે પ્રગટ્યા ભવાની પછી પાર્વતી કહેવાયા એ પાર્વતી एनी जन्मकुंडली नारे कहू पी एम कप करो तो ते शिव प्राप्त पति रूपे उमर लायक थे युवान वही पार्वती तप करने जाए घोर तप करे तेरे सप्त ऋषिओ त्या અને પાર્વતીને કહે છે કે બેટી તું આવા ઘોર વનમાં આવું કઠોર તપ કઠોર એટલે અતિ કઠોર તપ ભવાની કરતા શા માટે આવું તપ કરે છે ત્યારે પાર્વતીએ કહ્યું કે મેં નિર્ણય કર્યો છે કે મારે આ દેહ શિવને પરણવું છે સપ્ત ઋષિએ કહ્યું કે શિવ તો સ્મશાનમાં રહેનારો માનવીઓના મસ્તકની મુંડમાળા પહેરનારો નગ્ન દિગંબર કંઠમાં સર્પ વેટાળનારો ભગુતિ લગાવનારો એ સ્મશાની દેવ એને પરણવાનું તને મન કેમ થયું તો કે મને મારા ગુરુ નારદે કહ્યું છે ત્યારે સપ્ત ઋષિઓ બહુ હસ્યા એ દીકરી તારા ઉપર દયા આવે છે તે નારદજી નું વચન માની લીધું નારદજી નું જેણે જેણે વચન માન્યું છે એ બધા બહુ હેરાન થયા છે અને એ ક્યાંયના નથી રહ્યા ઘણાના તો મોત થયા છે એના ઇતિહાસ છે તો તું નારદજીના વચનમાં ક્યાં ફસાય માટે તું આ છોડી દે અને તારા માટે યોગ્ય વર વિષ્ણુ છે એ વિષ્ણુ સર્વ ગુણધામ સર્વ સંપન્ન સૌંદર્યયુક્ત એ વિષ્ણુની સાથે અને તારું નક્કી કરી દઈએ એની જવાબદારી અમારી પણ તું નિર્ણય બદલી નાખ ત્યારે પાર્વતીએ કહ્યું કે માફ કરજો ઋષિઓ મને નારદજી પેલા તમે મળ્યા હોત તો હું તમારી વાત સ્વીકારી લેત પણ હવે તો મારા માટે નારદજી નું વચન એ પરમ શ્રેષ્ઠ છે છતાં પણ સપ્ત ઋષિએ આગ્રહ રાખ્યો એ પરીક્ષા કરવા જ આવ્યા હતા સતીના તપની છતાં એ આગ્રહ રાખ્યો કે તમે નિર્ણય બદલો ત્યારે બહુ સરસ કિંમતી વાત પાર્વતી બોલે છે કે મહારાજ તમે કહો હું મારો નિર્ણય બદલું એ વાત શક્ય નથી તમે આ મહેનત રહેવા દો મને મારા ગુરુ નારદમાં ભરોસો છે તમારી તો ક્યાં વાત કરું માનવાની પણ સ્વયં શિવ આવીને મને સો વાર કહે કે હું તને યોગ્ય નથી તો હું શિવનું પણ ન માનું કારણ કે મને મારા ગુરુનો ભરોસો છે આ વાત રામચરિત માનસમાં તુલસીદાસજી લખી છે એટલે આપણે જે કદાચ એ મને તો ત્યારે ખબર નતી કેમ બોલાઈ ગયું છે પણ એ બોલાય ગયું એટલે પછી મેં આ બધું ખોડ્યું પ્રશ્ન પૂછો ને એટલે એક ચબકારો થયો આવી ઘટના કંઈક છે તો અશાસ્ત્રીય વાત નથી ગુરુનો ભરોસો હોવો ભગવાન કરતા પણ એ ઉત્તમ છે પણ એમાં વિવેક એ છે આ પ્રસંગમાં જ છે કે પોતાના ઇષ્ટદેવની ઓળખાણ કરવા માટે પોતાના ઇષ્ટદેવનો નિશ્ચય કરવા માટે પોતાના ઇષ્ટદેવનું સ્વરૂપ સમજવા માટે પોતાના ઇષ્ટદેવમાં નિષ્ઠા દ્રઢ રાખવા માટે જ ગુરુનો ભરોસો ભગવાન કરતા પણ વધુ રાખો જો ભગવાનનો ભરોસો જ હશે અને ગુરુમાં ભરોસો નહીં હોય તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નહીં થાય નિશ્ચય કરવા માટે ભગવાનને ઓળખવા માટે ગુરુનો ભરોસો ભગવાન કરતા વધારે રાખો અને આપણે ત્યાં પ્રસંગ પણ એ વખતે કહ્યો હતો કે મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે ઘણું સમજાવ્યું છતાં પણ એ ન માન્યા પણ જયારે એને ગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું કે સહજાનંદ સ્વામી પુરુષોત્તમ છે ત્યારે જ એનો સ્વીકાર કર્યો એમ જ નિષ્કુળાનંદ સ્વામીને પણ સહજાનંદ સ્વામીએ ઘણા ઐશ્વર્ય પ્રતાપો સમાધિ આ બધું જોયું છતાં એ ભૂત ચાલા ગયા રામાનંદ સ્વામી પાસે અને પછી રામાનંદ સ્વામી ઠપકું આપ્યું કે લાલજી અહીંયા શું આવ્યો લોચ કેમ ના ગયો હતો કે મારા તમારાથી કોણ મોટું છે પછી જયારે સમજણ આપી ત્યારે લાલજી સુથારે સ્વીકાર કર્યો ગુરુએ કહ્યા પછી સ્વીકાર કર્યો બાકી બ્રહ્માંડ મુખમાં દેખાડે તોય એને ભરોસો ન હોય એવો નિર્ભર ભક્ત હોય છે ભગવાનનો દ્રઢ નિશ્ચય વાળો થાય છે કારણ કે ભગવાનમાં જ ભરોસો હશે તો શું થશે કે ભગવાન ગમે તેવા ચરિત્રો કરશે માનુષી ત્યારે નિશ્ચય તૂટી જશે ભલભલા તૂટી ગયા છે ગરુડ તૂટી ગયા છે બીજા કાક તૂટી ગયા છે ભગવાનનો જ ભરોસો હશે તો ભગવાન તો માનો ચેષ્ટા કરશે ઉલટાના નિષ્ઠાય જોવા માટે ભગવાન એવી લીલાઓ કરશે કે તમને પણ શ્રીકૃષ્ણ ગોવાળીઓ છે આ કઈ ભગવાન થોડો છે એ પ્રસંગે ગુરુ નો ભરોસો જ કામ આવે કે મારો ગુરુ જેને ભજે છે એ ખોટું ન હોય મારી આંખ નબળી હોય પણ ગુરુની આંખ ક્યારેય નબળી ન હોય એ ભરોસો છે ये शानामा दृढ़ थे एट्ले शिव दृढ़ भक्ति थायारद भरोसा है परणवा बोलो शिव ने परणवा शिव जगह गुरु नारद गोटवा जाए तो, तो भवानी पर आवेक है अंत काले तो अपने पुरुषोत्तम ने भरवा है एट्ले जो गुरु आडो बेसी जाए तो गुरु में खामी है એ વિવેક હોવો જોઈએ અણવર વરની સાથે જ હોય પણ અણવર ધક્કો મારીને પાટલા ઉપર બેસી જાય તો એટલે જેનું નામ અણવર છે અણ એટલે નહીં વર એટલે વર એ ગમે તેવો રૂડો રૂપાળો હોય તો એ અણવર છે વર નથી અણ એટલે નકાર છે અણ એટલે નહીં વર એટલે વર એ ગમે તેવો રૂપાણો હોય તો વરરાજો નથી અને વરરાજો એ કાંઈ કે કાણો હોય તો વરરાજો છે એ વરરાજ ની સાથે સાથે વરાચા ને જ હેલ્પ કરતો હોય પણ પરણવાનું વર છે એમ અંત કાળે જ વરવાનું છે ગુરુને વરવાનું નથી એ ગુરુ પણ વિવેક હોવો જોઈએ કે મારે આડું નથી બેસી જવાનું હસ્ત કરતા કરતા ગોર મહારાજ ગોઠવાઈ જાય તો ઉભાધી થઈ જાય એ વિવેક છે એ વિવેક બધે નથી આ સત્સંગમાં છે પ્રવચન કરતા હોય ઘણા ગુરુ તરીકે પૂજાતા હોય તો એમના વર્ગ હોય માનનારો એમને ઘેર પધરામણી કરતા હોય ત્યાં ભગવાનનો ફોટો કદાચ એક ફૂટ બાય એક ફૂટ હોય અને એક ગુરુના ફોટાઓ ફૂલ આદમ સાઇઝ ના હોય પાંચ પાંચ છ છ ફૂટના મોટા મોટા દરેક ઓરડામાં લાગ્યા હોય અને એ જ ઓરડાઓમાં ગુરુની પધરામણી કરતા હોય ત્યારે સાચો ગુરુ હોય એને તો એટલી શરમ આવે કે ધરતી ફાટે ને તો હું અંદર ઘૂસી જાઉં આ શું જ છે મારા ઈષ્ટની જગ્યાએ દસ દસ ગણા મારા પોજ લાગ્યા છે રડવું આવે દુઃખ થાય એ સાચો ગુરુ છે ત્યાં ત્યાં એને સમજાવે કે આ બધા ઉતારી લો તમે રામને માનો છો રામના ફોટા મોટા રાખો કૃષ્ણને માનો છો કૃષ્ણના ફોટા રાખો ભગવાન સ્વામિનારાયણને માનો છો ભગવાન સ્વામિનારાયણનો ફોટો રાખો ગુરુનો રાખવો હોય તો એ ભગવાનથી નાનો એકાદ જગ્યાએ સિંહાસનમાં તો નહીં જ પણ અમે ઘણી વાર જગ્યાએ જતા હોઈએ પછી હવે જેને તેને માનતા હોય ઘણા બધા ગુરુઓ હોય છે ઠાકોરજીના સિંહાસનમાં ઠાકોરજી નાનો હોય ને ગુરુનો મોટો ફોટો હોય આ ટ્રેક બદલાઈ ગઈ અને અણવર વર થઈ ગયો એટલે એ વિવેક આપણને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે એ ગુરુનો ભરોસો ખરો પણ નિશ્ચય થવા પૂરતો હોય ભરવાનો તો આખરે પુરુષોત્તમ છે એટલે અંત સમયે તો પુરુષોત્તમ સાથે જ જવાય એની સાથે ગુરુ હોય એ બહુ સારી વાત છે એટલે ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત સંપૂર્ણ ભક્ત થયો ત્યારે સંસાર છૂટી જાય ભગવાનની પછી ગુરુ મળ્યા પછી કઈક કરવાનું નથી એવું ન થઈ જાય એટલા માટે શંકરાચાર્યજીએ બીજો શ્લોક લખ્યો એના પછી કયો લખ્યો પ્રાણાયામમ પ્રત્યાહાર નિત્યિત્ય વિવેક વિચારમ जात्य समेतम समाधि विधानम गुरु अवधानम महद अवधानम ए गुरु मछी कहीं मैं पीछे साधन करनेना साधन कया तो प्राणायाम प्रत्याहार यम निम आसन प्राणायाम वगैरे यदू करनेयम निम वगैरे ये कर्म योगी चर्चा अपने कर ली જપ ધારણા ધ્યાન વગેરે ભક્તિ માર્ગ છે એક જ શ્લોકમાં શંકરાચાર્ય જે ત્રણેય માર્ગને વણી લીધા છે પ્રાણાયામ યમ નિયમ પ્રાણાયામ પ્રત્યાહાર કર્મયોગ કયો જપ સમય ધારણા ધ્યાન સમાધિ બધું કરો એ ભક્તિ કયો નિત્ય નિત્ય વિવેક વિચાર નિત્ય अनित्य एनो विवेक विचार गु थकी सत्पुरुष थकी प्राप्त करव ज्ञान मार्ग ज्ञान योग चर्चा अपने चाला नित्य अनित्य विवेक विचार ने बहु आ ज्ञान उपयोगी न करे न जाने तो घनी कचासधना जी है પણ એના ઉપર આપણું લક્ષ્ય ઓછું છે દર્શન કરો ધોતિયા ઓઢાડો રસોઈ આપો પગે લાગો આશીર્વાદ આપો આશીર્વાદ લ્યો ધન ધાન્ય ભરપૂર રહે સત્સંગ પૂરો યોગ ગુરુઓને માનતા હોય તો બસ પ્રાણાયામ કરો પ્રત્યાહાર કરો પ્રત્યાહાર ની ઓછી આવે બસ આસન કરો પ્રાણાયામ કરો અને સમર્પિત હો કર લગ જાઓ બસ પણ નિત્યાનિત્ય વિવેક વિચાર વાત એ બહુ જ મહત્વની છે આમ જોવા જાવ તો આખું વચનામૃત આ નિત્યા નિત્ય નિત્ય અનિત્ય વિચારનું જ ભેર્યું છે સત્સંગમાંથી શું પ્રાપ્ત કરવાનું છે બસ આ વિવેક આ સમજણ કે આ સંસારમાં નિત્ય શું છે ને અનિત્ય શું છે નિત્ય એટલે શાશ્વત શું છે અવિનાશી શું છે અનિત્ય એટલે વિનાશી શું છે તો એમાં આપણે પ્રથમ સમજ્યા કે નિત્ય શું છે આત્મા નિત્ય છે શું અને દેહ છે એ અનિત્ય છે એ છે પણ આત્મા નિત્ય છે શાશ્વત છે આત્મા છે એ શાશ્વત છે ह अभी विनाशी है नाशवंत है दुखरूप है अपवित्र है जड़ है सामे पक्षी आत्मा अमर है परम पवित्र है परम सुखरूप है चेतन रूप है जड़ ने पेतन करे देह नाश पा आत्मा नाश पमता आपने एक ऐतिहासिक घटना सांभेली ईस्वी सन 1766 सौ छठी इंग्लेंड ना प्रसिद्ध साहित्यकार नवल कथा लेखक मिस्टर वोल्टेर स्कॉट माता मृत्युपा में लगभग એક દિવસ દોઢ દિવસ નીકળી ગયો છે પચીસ ત્રીસ કલાક ગયા પછી એની કબર ખોદી ને એના હાથમાં પહેરેલી નંગ ની કિંમતી માણસને લાલચ લાગી અને કાઢવા ગયો અને આસકિત હોવાથી પેલી મહિલા પાછી એના દેહમાં પ્રવેશ્યો હાથમાં અને પેલાનો હાથ પકડી લીધો સાંભળ્યું યાદ આવ્યું હા અને મહિલા પછી બેઠી થઈ જીવતી થઈ વર્ષો સુધી જીવી અને ત્યાં દીકરો થયો એ દીકરો એ જ પોતે કલાકો સુધી જળદેહ તો ધરતીમાં દફન થઈ ગયું ને એ સડી પણ જાત પણ આત્મચૈતન્ય એ ઉમર હતું અને છે એનો પ્રવેશ થતા જળ દેહ પાછો ચેતન થઈ ગયું અને જે દેહ સડી જવાનો હતો એ નાશ સડ્યો ને એટલે આત્મા અમર છે અછેદ્ય છે અભેદ્ય છે અકલેદ્ય છે અશ્વસ્થ છે નૈનમ છિંદી શસ્ત્રાણી એવો છે એ હકીકત છે અને દેહ નાશવંત છે દુર્ગંધયુક્ત છે દુઃખરૂપ છે આ શરીરમાં સુખ ક્યાં છે પણ હવે આજનું આપણે અહીંથી વિવેચન શરૂ થાય છે વાત ઘણી કઠણ છે ધ્યાનથી સાંભળવું આપણે તો ક્રમમાં આવે છીએ એટલે આપણે એવું કઈ નથી કે આ સ્પેશિયલ આ ગોઠ છે એવું તો છે જ નહીં ક્રમમાં જે આવે એ તો જે પીરસાતું હોય એ પંક્તિમાં જમી લેવાનું તો એક તરફ દેહ છે અને એક તરફ આત્મા છે ये आत्मा है ये अपने छी नाखो नित्य अनित्य विवेक खीचड़ी में कांकरा भेड़ा थे कांकरा काढ़ी लेवा जुदी कर नाखी यु पदार्थ विवेक एम देहने एक बाजू समझ जुदो करवो आत्मा ने समझण थी प्वरूप एक तरफ जुद समझू यू नाम तत्व विवेक है ये नित्य अनित्य नो विवेको कहवा કે આ હું નહીં આ જે લાંબો દેખાય છે દેહ તે હું નહીં આ ગોરો કાળો દેખાય છે જે શરીર એ હું નહીં હું ચિદરૂપ અણુ સૂક્ષ્મ એવો હું આત્મ સ્વરૂપ છું આત્મા કેટલો સમજવા માટે કહીએ આ અહીંયા કોઈ તમને દેખાય જાય એક નાનું કણ રજનું ઉડતું હોય ધૂળનું માટીનું કણ નાનું ક્યારેક આપણે પ્રકાશમાં દેખાઈ જાય છે બસ ચાલો ને આમ તો એનાથી હજારો ગણો નાનો છે પણ એટલો સુ રજનું કણ ઉડતું હોય એટલું જ આપણું સ્વરૂપ છે એવા આપણે છીએ એક નાનું રજ વાળ માથાનો તોડો ઉપર જે એની ઉપરનો જે એક્સ્ટ્રીમ ભાગ અણીવાળો દેખાય છે એને શેજ કાપી લો એટલો સમજો ને એટલો આત્મા છે આપણું સ્વરૂપ હવે દેખાતું નથી આ આંખથી નથી દેખાતું પ્રકાશ એવો કારણ કે રજનો કણ દેખાય છે એ પદાર્થ છે પણ એક પ્રકાશનો એવડો કણ હોય અણુ હોય તો જોઈ શકાય આ એક્સ હોય છે એમાં કિરણ જ છે ને એક્સ કિરણ જ છે ને રેજ પણ એ આપણે દેખાય છે આત્મપ્રકાશરૂપ છે એનો અણુ પ્રકાશરૂપ અણુ તાત્પર્ય એ આ ચરમ દ્રષ્ટિથી ક્યાંથી દેખાય પણ એક્સરે ની જોનારા મશીનો તો હશે જ ને એમ આ આત્મ સ્વરૂપ રૂપ છે અણુ એને જોવાની પણ એક દિવ્ય દ્રષ્ટિ છે દિવ્યમ દાદા ચક્ષુ જો દિવ્ય ચક્ષુ મળે તો એ આત્મ હાથમાં જળનું બિંદુ હોય એમ દેખાય તો એવું આપણું આત્મ સ્વરૂપ છે એ આપણે છીએ હવે તો આ વાત તો સમજાવવી કે આ શું વાતું થાય છે એમ તો આપણે ખાલી અણુ જેવા છીએ આપણે છીએ તો આ દેખાય છે કોણ છે થઈ જાય આ દેખાય છે કોણ છે આ અ કોણ છે આ કોઈ એમ કે તમે નથી તો શું શું લાગે ભાઈ તમે જે છો એ તમે નથી તો આ કોણ છે આ કોણ છે આ દેખાય વિચિત્ર લાગે ને પણ એવું જ છે આ જે દેખાય છે એ આપણે નથી આ કપડું ઓઢ્યું છે આપણે છીએ એમ શરીરનું એક તો વસ્ત્ર ઓઢ્યું છે આસાનથી જીરણાની કપડું ઓઢ્યું છે આ ઓઢ્યું છે એમ દેહરૂપી કપડું આપણે ઓઢ્યું છે પણ બંને જુદા છે દેહ જુદો છે ને દેહમાં રહેલા એવા આપણે જુદા છે દેહરૂપી વસ્ત્ર આપણે ઓઢ્યું છે પણ આ વાત હજી સમજાવી એમાં જે આ પહેલી વાર સત્સંગમાં બેઠા છે એને તો કશો ટપો જ ના પડે શું વાત કરે છે આવું કઈ હોય વાત સમજવા માટે પણ થોડી બુદ્ધિ જોઈએ સાબુ જોઈએ સાબુ કપડાં ધોવાનો નહીં સામાન્ય બુદ્ધિ કોમન સેન્સ એને કહેવાય છે ને કોમન સેન્સ ઇઝ અ રેર સેન્સ જલ્દી ના પ્રાપ્ત થાય સમજવું એમાં અધ્યાત્મ છે વાત સાચી જ છે ને આટલા વર્ષથી આપણે હું છું હું છું આપણે નથી તમે તો કઈક જુદા જ છો ચારે બાજુ જોવા મળે કે આમ આપડે કોણ છે એટલે કહ્યું કે પેલા તો વાત સમજવી એ કઠોળ છે સમજાય તો આગળ દોર વધે ને એક જણો ડોક્ટર પાસે ગયો દર્દી દર્દી ને તપાસ્યા પછી ડોક્ટરે દવા લખી આપી અને એમ કહ્યું કે લ્યો આ દવા લઈ જાઓ આ કાગળ લઈ જાઓ આ દવા લઈ લેજો પણ એક ગોળી દિવસમાં ત્રણ વાર લેજો તો પેલો બેઠો જ રહ્યો ને વિચારે ચડી ગયો એક ગોળી ત્રણ વાર લેજો ડોક્ટર કે કેમ બેઠા છે શું વિચારો છે તો કે સાહેબ તમે કીધું એક ગોળી ત્રણ વાર લેજો એક ગોળી એક જ વાર લેવાય ત્રણવાર વાર કેવી રીતે લઈ શકાય એનો હું વિચાર કરું છું સમજને આવે તો આગે બુપ તે છીએ આ દેખાય છે એ નથી આટલી વાત પણ જો થોડી સમજાય તો પછી ખોજ આગળ ચાલે હું એમ આય હું કોણ છું મેં કોણ હું એની શોધ ચાલે કઈક સમજ પડે તો આગળ વધમા ગુર્જીય બહુ રહસ્યવાદી એમની પાસે એ જમાના બહુ જ વિદ્વાન પુરુષ આસ્પેન્સ્કી આ સ્પેન્સ્કી એ એમને મળવા આવ્યા નામ સાંભળીને એ જયારે મળવા આવ્યા ત્યારે આઠ દસ જણા બેઠા હતા એટલે આસપેન્સકી આવીને બેસી ગયા નીરવ શાંતિ હતી અર્ધો કલાક વ્યતીત થઈ ગયો પણ મહાત્મા ગુરુજીએ આસપેન્સકી ને એમ ન પૂછ્યું કે તમે ભાઈ કોણ છો ક્યાંથી આવો છો શું છે કશું જ નહીં એટલે આ તો વિદ્વાન માણસ હતો એટલે થોડું અપમાન જેવું લાગે ન રહેવાયું એટલે એકત્રીસમી મિનિટે એમણે કહ્યું કે મહાત્માજી માફ કરજો હું આપને મળવા આવ્યો છું પણ તમે તો મને એમ પણ નથી પૂછતા કે તું કોણ છે અને ગુરુજીએ જે એક જ વાક્ય કહ્યું हूं ते शा पूछू के तू कोण है क्य पूछू तू को कूच को तू को आने रहस्यवादी क्या आप भेला था तर पूछिए शु जी मैं रींगण शाहकु कार्यालय नु केसर के रस रत्नागिरी બરાબર હતું ને કે પછી દબડી દીધું છે ખાવાની મજા પડી કે ના પડી છાસ ઠંડી હતી કે ગરમ બોટલ વોટર હતું કે પછી એમ જ હતું આપણે આવી વાતો કરી ગુરુજી એમ કે છે કે ત્યાં ક્યારે પૂછ્યું પેલો ધક્કો લાગી ગયો માણસને કે મેં આ ક્યારે પૂછ્યું નથી હું કોણ છું આ સ્પેન્સ કે પૂતળાની જેમ જડ થઈ ગયો શું વાત કરે છે હો એમાં કોણ છું મેં મારી જાતને ક્યારેય પૂછ્યું નથી હું કોણ છું અને ભાઈ હું કોણ છું એ પૂછવા માત્ર થી થોડું ખોજ મળી જશે પૂછવા માત્ર એની સાથે સેન્સ હશે તો મળશે એના માટે સૂક્ષ્મ બુદ્ધિ જોઈશું નહીતર હું કોણ છું હું કોણ છું એમ કર્યા કરવાથી પણ કઈ પ્રાપ્ત નહી થાય એ વાત સમજવા માટે પણ સુક્ષ્મ બુદ્ધિ જોશે સમજો અમથાલાલ એના મિત્ર મુગટલાલ મળવા ગયા બહુ સમજશો તો જ તમને સમજાશે આ હું કોણ છું અમથાલાલ એના મિત્ર મુગટલાલ મળવા ગયા બારણું બંધ હતું એટલે અમથાલાલે બારણું ખટખટાયું એટલે અંદરથી મુગટલાલ બોલ્યા કે કોણ એટલે અમથાલાલ બોલ્યા એ તો હું એટલે મુગટલાલ અંદરથી બોલ્યા કે હું પણ કોણ લે એ તું મને પૂછે છે તું મુગટલાલ જો સેન્સ ન હોય તો હું કોણ છું હું કોણ છું એની રટ લગાવે તો પણ કશું હાથમાં આવે એટલે હું ને ખોળવો કઠણ છે એ કોણ છે હું એ હું કોણ છે હું કોણ છું જુઓ આપણે આંધળા થઈ ગયા હોય તો આપણે કહે છે હું આંધળો છું હું બેરો છું હું લંગડો છું હું કાળો છું હું ગોરો છું હું બીમાર છું હું સાજો છું હું ધનવાન છું હું ગરીબ છું હું સ્ત્રી છું હું પુરુષ છું હું બાળક છું હું વિદ્યાર્થી છું હું રાજનેતા છું આપણે બધું આવું કહે છે કે હું કાળો ગોરો ખેડૂત વેપારી આંધળો બેરો લંગડો લુલો છું પણ ક્યારે આપણે એમ કહ્યું કે હું નથી હું લંગડો છું બેરો છું કુબડો છું એમ કહે છે પણ ક્યારે એવું આપણે બોલ્યા કે હું નથી બોલો હું નથી એવું ક્યારે બોલ્યા નથી બોલતો અને અસ્તિત્વ છે એ આપણે છીએ આપણે ક્યારે એમ નથી કેતા હું નથી એ હું છે એ આપણે છીએ આંધળો છું બેરો છો લંગડો છો અથવા આંધળો નથી બેરો નથી લંગડો નથી એમ કહે છે પણ હું નથી એમ કોઈ ક્યારે બોલી શકતું નથી એ જે બોલે છે ને એ જે વિચાર વિચારે છે ને એ જે એક્ઝિસ્ટન્સ છે ને અસ્તિત્વ છે ને એ આત્મતત્વ છે એ આપણે છીએ ત્યાં સુધી જવાનું છે કે હું કોણ છું જન્મતાની સાથે એટલા બધા બીજા લેબલ આઈડેન્ટિફિકેશન ના લેબલ લાગ્યા ને એટલો બધો મારો થયો ચારે બાજુ થી સાથે મારો દીકરો છે કોઈ કે મારો ભાણિયો છે કોઈ કે મારો સાળો છે કોઈ કે મારો બનેરી છે મોટા થતા થતા ભત્રીજો ભત્રીજી ભોજાય ભાભી ફય ફૂવા સાસુ પાટલા સાસુ સાઢુ કેટલા મારા થયા આપણે ઉપર તમારો ઉપર આમાં પેલો હું ખોવાઈ ગયો જન્મતાની સાથે તમારી ગમે તેવી ગાડી હોય એક જ નંબર પ્લેટ હોય પણ આ માણસની ગાડી એવી છે કે એને કેટલી બધી નંબર પ્લેટ એમાં એને અસલી પ્લેટ ગુંચવાય કે નહી પોલીસ કે આપણે બધા એમ આપણી જે અસલ નેટ ગું એટલો બધો મારો લાગ્યો જન્મની સાથે જ આ ભૂલાવાનું એટલે જ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે આ બધા કુસંગી શબ્દ છે એમાં આપણું અસ્તિત્વ જે છે એ ગુંચવાઈ ગયું અને વાત એ જન્મની સાથે આટલી બધી મારા પડે ભલભલાનું માથું ફરી જાય એક ભરવાડ ખેડૂત સાથે કઈક ઝઘડો થયો ખેડૂ ગોટો વાળ નાખ્યો પતાવી જ દીધો હવે તો પછી કોર્ટ કચેરી આ બધું થાય એટલે ભરવાડ તો પછી તરત પો વકીલ પાસે વકીલ સાહેબ આમાં મને કઈ સમજણ મારે ઠોકવો તો મેં ઠોકી કાઢ્યો પણ હવે તારે ફી લેવી હોય લે દેહાય છું પૈસા ઢગલો સર પણ મને છોડી દે ગુના છોડી દે વકીલ કે ફી તો હું લઈશ મોટી દેશું પણ તું મને આમાંથી કાય તો કે તમે મારી નાખ્યો પતાવી દીધો હરકે હરખો પણ મને આમાં નિર્દોષ છોડ તો કે જો હું શીખવાડું એમ બોલવું પડશે કોર્ટમાં ભરવાડ કે મને ન ફાવે મારે બધું જો તું શીખવાડે એમ બોલવાનું હોય તો તમને શું કામ રાખ્યો પણ ના તમને પૂછશે જજ મોટા સાહેબો એ તમને પૂછે તો હું તમને શીખવાડું એમ તમારે ત્યાં કોર્ટમાં બોલવું પડશે તો કે એ મને યાદ ના રે ભાઈ વકીલ મુંજાણો પછી કે તમે હા ના માં તો જવાબ આપી શકો ને તો કે હા હા હા ને ના જ બોલવા જ્યાં એવું લાગે ત્યાં હા જ્યાં ના એવું લાગે કે ના બોલ નાખો એ તો ફાવે ને તો કે એ ફાવે પણ ક્યાં હા પાડવી ને ત્યાં ના પાડવી એ મને ખબર ના પડે વકીલ કે મારું શું કરવું પછી વકીલે આઈડિયા માર્યો તમારે આમાં કરવાનું એટલે હું તમારે એ પ્રમાણે હા ના કરીશ કોર્ટ ના તારીખ પડી એ તારીખે બધો કેસ ઓપન થયો ને એમ ભાઈ ભરવાડ ડોરો લઈને ઉભેલા અને જજ સાહેબ પ્રશ્ન પૂછ્યો ભરવાડભાઈ મંજી મેપા તમારા ગામ નો હતો કે મરી ગયો હા એટલે વકીલ નો ખભો જમણો ઊંચો થયો હા એ મારા ગામ નો હતો એને તમે મારી નાખ્યો એટલે ડાબો ખભો ઊંચો કર્યો વકીલે એટલે કે ના મેં નથી માર્યો બરાબર તો એના છોકરા તમે મારી નાખ્યો એટલે તરત જમણો ખભો ઉભો ચો હા એ મારી નાખ્યો તો તમે પેલો લાકડીનો હુમલો તમે કર્યો હતો એટલે ડાબો ખોબો ઊંચો હતો કે ના મેં નહોતો કર્યો હવે આમ થોડી તો બરાબર ચાલ્યું પણ પછી જજે એક સાથે ચાર પ્રશ્ન પૂછી નાખ્યા મનજી મેપાને તમે ઓળખો છો મનજી મહેપા સાથે તમારે ઝઘડો નથી થયો એના છોકરા સાથે ઝઘડો થયો છતાં મનજી મહેપા બાપ કઈ રીતે માર્યો ગયો હુમલો તમે નથી કર્યો તો મનજી મેપા હુમલો કર્યો તો એ હુમલો કર્યો ત્યારે એની સાથે માણસો કેટલા હતા કોણ કોણ હતા એના હાથમાં હથિયાર શું હતા તમે એકલા હતા તમારી સાથે કેટલા માણસો હતા તમારા હાથમાં હથિયાર કેટલા હતા ઝઘડો ગામમાં થયો હતો કે ખેતરમાં થયો હતો દિવસે થયો હતો કે રાજમાં થયો હતો વકીલ મુંજાઈ ગયો ડાબો જમણો ઊંચો ક્યાં કરવો એટલે ભરવડ માં થઈ ગયો અને જજ કે કેમ કઈ બોલતા નથી તો શું બોલે ડાબો જમણો એ કઈ ખબર ઊંચો થાય નહીં શું બોલે આટલા બધા મારા થાય કે મામો છે ને ભાણો છે ને ફુવા છે માસા છે ને થઈ છે એમાં જે હું છે એ ગોટે ચડી ગયો હું બાકી જન્મતા પારણામાં સૂડાવીને પેલી વાર દૂધનું પાન કરાવતા જે મહિલા મદાલ એમ બોલતી હોય એના દીકરાને શુદ્ધો સી બુદ્ધો નિરંજનો સી સંસાર માયા પરિવજિતો સી સંસાર સ્વપ્નમ ત્યજમો મદાલ વાક્ય મુવાચ એનો દીકરો રડવા માંડ્યો છે આનંદ છે છોકરો યુવાન થતા થતા તો ભેહ પહેરીને વનમાં જતો રે એ પાન થાય ભાનરડામાંથી એને બીજો કોઈ મારો નથી પડતો આપણે તો બચપન થી જ આપણને ભૂલાવામાં આવે છે અને પછી બધું ગોટા ચડી જાય પછી હું ખોડવા નીકળીએ છીએ હું ખોવાઈ ગયો ગુણાતીત આનંદ સાહેબ સરસ કીધું છે કે જેવું ગામનું નાતનું જાતનું આપણને જેવું દ્રઢ થઈ ગયું છે એવું જયારે દ્રઢ ભગવાન નું થાય ત્યારે જીવ મોક્ષ થાય છે કોઈ કણબી હોય એને ક્યારે એમ થાય છે હું કણબી પટેલ નથી બ્રાહ્મણ એમ થાય છે હું બ્રાહ્મણ નથી પુરુષ આપણને ક્યારે એમ થાય છે સ્વપ્નમાં એમ થાય છે હું સ્ત્રી છું બોલો ભલે એના જેવા લક્ષણો હોય પણ થાય તો આઠો એવી હોય ચાલ લેવી હોય દાઢીમાં ચૂકતા ન હોય ગમે એટલું કરે તો પણ એમ ના થાય કે હું સ્ત્રી છું થાય અને સ્ત્રી હોય એને કદાચ કોઈની જેવી દવાની ઇફેક્ટ થઈ ગઈ હોય મૂછું ફૂટી જાય તો કોઈ એમ થાય કે હું પુરુષ છું હું ગરીબ છું ધનવાન છું પુરુષ છું સ્ત્રી છું બાળક છું ધનવાન છું રૂપવાન છું વિદ્વાન છું સાધુ છું રાત દિવસ એની જ માળા કરી એટલે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે હું આત્મા છું અક્ષર છું એવું ભજન કરવું ત્યારે કઈક ટપો પડશે આગળ પણ શંકરાચાર્ય જે કહ્યું છે ને શ્લોકમાં આપણે ત્યારે થોડું ગુણું કઈક સમજ્યા હતા કોહમ કુત આયાત રોજ પૂછો તમને કે તું કોણ છે ક્યાંથી આવ્યો છે તારું કોણ છે રોજ પૂછો અને પરિપ્રશ્નવાર પુન પુનઃ પૂછવાથી જ થાય પણ સ્વપ્નમાં ક્યારે આપણે પોતાને પૂછીએ છીએ કે હું કોણ છું આટલા વર્ષના સત્સંગ પછી એવો એક પણ નીકળે કે એમ પૂછતો હોય કે હું કોણ છું સવારે ઉઠીને પૂછતો હોય હું કોણ છું આઉટ ઓફ કોર્સ છે ને પ્રશ્ન અને શાસ્ત્ર અને સંતો અને શ્રીજી મહારાજ એમ કહે છે કે નિજાત્માનમ બ્રહ્મરૂપમ પૂજા કરવા બેસો તો પેલું એ વિચારો નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રલક્ષણમ હું ત્રણ દેહ મુક્ત રહી એવો શુદ્ધ આત્મ સ્વરૂપ છું ભગવાન ભક્તિ કરવા બેઠો છું આપણે પૂછતા જ ઇન્કવાયરી કરવાથી જ મળશે હું એમાં નહીં કોણ હું હું કોણ છું હું કોણ છું કો જાગીને પુકાર કરવો પડે કો હમ ભાઈ કોણ છો આ ક્યાં ફસાયો છો આ પાંચ પાંચ માલના દસ દસ કરોડ કરોડોના બંગલા આ બધું આપણ આમાં હું કોણ છું કિંમતી વાત છે નિત્ય અનિત્ય નો વિવેક સત્સંગ માંથી એ જ પ્રાપ્ત કરવાનું છે પણ આખો દિવસ કેટલા રૂપિયા મેળ કેટલા જ્ઞાન કેટલા એવા કેટલા છોકરા છે ને કેટલા પરાય્યા કેટલા પરણાયવાન કેટલા સાચવે છે ને કેટલા નથી સાચવતા આ છોકરાને ક્યાં ગોઠવો ને આને ક્યાં ગોઠવો ને કે માળીએ ગોઠવો ને કોને ક્યાં ગોઠવો રાત દિવસ એની જ માળા થાય છે સત્સંગે હોય તો શું એટલે સંત સમાગમ કીજે હોય પણ આવો સત્સંગ કરાવવા બેસીએ તો બેસે કોણ સાધુ પાસે બાપજી બીજી વાત કરો કોણ છો એ ખોડવાની વાત છે હા જુઓ એક જણો એની દુકાને ગયો પાછળ એના ઘરે એના એક પત્ની ઘરે એકલા જ હતા એમાં એક જણો આવ્યો જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ નથી કે નહી જ હોય દુકાને જ ગયા હશે એનો સ્વભાવ જ ધંધાધાપ્યો છે દુકાને જ હશે આરોપણી ક્યાં જવાના મનસુખભાઈ સાંજ પડે તો ઘરે આવવાના છે ને દુકાન વધારી હું એના સ્વભાવ જાણું આવશે આવશે એટલે તરત પેલા બેન બહાર નીકળે એટલે કે હા એ તો દુકાને ખબર તો પડી જાય બઉ કોઈ નજીક નો એવો સંબંધી કે દોસ્તાર કોઈ છે એટલે ત્યારે આવો આવો એ ક્યાં હા એ તો સાંજે આવવાનો જ છે ને એ ક્યાં જ છે શેઠ વલ હોય હા તો બેસો બેસો ખાટલા ઢાળી દીધા સરસ મજાનું ઠંડુ પાણી પીવડાયું ચા પાણી કરાવ્યા બપોર થયા તો સરસ મજાનો રસ પૂરી વેચાતા લાવી નહીં પણ એમને નિરાયતે પૂરી ભજીયા બટેટાવાળા અળવીના પાત્રા ખમણ ઢોકળા તે બધું સાથે સોસ ચટણી આ પાપડ અથાણા પરવલનું કારેલાનું ભરેલું શાક આ બધું ખૂબ જમાડ્યું ટીવી સામે ગોઠવી દીધું છાપા સરસ લાવી આપી દીધા બધું આપ્યું અમુક સેટ આપ્યો બોલે જાય નિરાય બધું જોઈ ને સાંજ પડી ત્યાં પેલા મનસુખભાઈ આવ્યા ઓહો તમે આવ્યા બહુ સારું થઈ ગયું ની રે તે જીમા ને હા આરામથી આ તો આપડે માથે માગી લઈએ ના રે બઉ સરસ રીતે જમાયેલા છે એવું કઈ છે જ નહીં આનંદ છે બઉ સરસ હું તો તમારી જ રાહ જોતો સારું બેઠા ખુબ સરસ મજાની વાતો થઈ બીજે દિવસે સવારે તરત સરસ મજાનો ગરમ ગરમ નાસ્તો કરાવ્યો બટાટાપોમાં ને દહીં એવું બધું પાપડ થાણા પેલા ખાખરા ને એવું બધું સરસ મજાના ગરમ ગરમ ભાખરી ને ચા બધું ઘણું બધું એની સાથે દુકાને ગયા ત્યાં થોડીક વાર થઈ છે મલ્ટીપ્લેક્ષ ફિલ્મ થિયેટર માં ફિલ્મ જોવા લઈ ગયા સાંજ પેઢે ઘરે આવ્યા વળી પાછું સરસ મજાની રસોઈ બની જેમાં સાંજે બેઠા તો વળી પાછો મહેમાન એમ કે અહિયાં ડ્રાઈવિંગ બહુ વખણાય નહિ તો વળી પાછું ડ્રાઈવિંગ ઉભ્યા સરસ મજાનો એ બધાને શો બતાવ્યો રાત પેઢે મોડા આવ્યા દોઢ વાગ્યા વળી સુઈ ગયા સવાર છું નાસ્તા પાણી થયા વળી ઓફિસે દુકાને લઈ ગયા ત્યાં ગયા તો વળી ગયા આપણે મહેસાણા વોટર પાર્કમાં એ નજીક પડે નહીં તો હા એટલે વળી પાછું દુકાન બંધ કર્યું મહેસાણા વોટર પાર્કમાં ગયા સાંજ પેડે વળી ઘરે આવ્યા વળી સરસ મજાના પુરી ભજન જે કંઈક લાશીન શિરોન કંસાર ને બધું જમાડ નિરા તો સુઈ ગયા વાતો કરી બીજો દિવસ થયો વળી નાસ્તા પાણી વળી દુકાન ગયા તો કે પછી અહીંયા બાજુ ફરવા જવાનું સીધી સહિતની જાળી ને એવું ઘણું ટકા એવું છે વળી દુકાન બંધ કરી વળી બાજા એને ફરવા લઈ ગયા એ બધું થઈ ગયું વળી સાંજે ઘરે આવ્યો તો સાંજે પાછો પેલો કે પણ આ કાંકરિયામાં રાત્રે જોવાની મજા હોય છે ને એવું બધું સરસ હોય છે હાળો વળિયાની ટિકિટ કપાય બધા ફેમિલી એમને પત્ની ને બધા ગયા કાંકરિયા આગળ કાર્નિવલ બધું જોયું આવે વળી પાછા આવ્યા ત્યાં વળી પાછા સાંજ પડી ગઈ તો કે અક્ષરધામમાં સંગીત શો સારો છે નહી જોવા જવાનો ગાંધીનગર માં તો વળી પાછા રહે ત્યાં ઉપાડ્યા દુકાન બંધ કરે ખર્ચા કરે સારી સારી વાનગીઓ બનાવે પતિ ની પત્ની બે જણા એની પાછળ લાગી પડે આટલો એને ઓછો ઓછો છો ઓછો ઓછો વાના કરે પણ મહેમાન ઘરેથી જાય નહી દસ દિવસ થઈ ગયા પછી ઘરધણી કંટાળે ને એક બાજુ ખર્ચો એક બાજુ સમય દુકાન થાય નઈ ધંધો થાય નઈ ખર્ચાનો કોઈ પાર નહીં રોજ નવું નવું માળો એડ્રેસ લઈ આવે લઈ આવે મહેસાણા પાર્ક નું લઈ આવે નાઈ પડાય નહી પછી ઘરધણી કંટાયો હવે આ ઘસારો ખતો નથી હવે જાય તો સારું પણ મોઢે કેમ કેવું એટલે રસોડામાં એને ઘરવાળી પાસે જઈને કીધું કે ભાઈ આ તારો હગો છે એ જવાનો છે ક્યારે તો કોનો હગો તારો તક મારો કઈ હગો નથી આ તો તમે નામ લઈને આવ્યો મનસુખભાઈ ક્યાં છે તમારો જૂનો દોસ્તારે છે ઓલી કે ના રે ના હું આવ્યો તેવી રીતે બેઠો સોફા સેટ ઉપર ને ટીવી સેટ જોતો હતો તે એવી રીતે જમાડ્યો મને એમ કે તારો કોઈ સંબંધી છે એટલે હું એની પાસે લગલગ લગલગ થતો હતો ઓલી કે હું તમારો જાણી ને એને હા ચૌતી હતી અરે તારે જાત ના કે આ છે કોણ લાકડી લઈને મારી મને તોડી નાખું જ્યાં બહાર આવ્યો ત્યાં તો મહેમાન સાવણ ઓ એલા તું બુધાલાલ છો તો કે એલા તું મૂર્ખા તું બોલ્યો કેમ નહિ તો કે મને એમ કે તમે મહેમાન ગતિ કરાવતા હશ્યો તમારે કામ છે ત્યારે કે છો બાકી હું તો નોકર તરીકે જ આવ્યો છું પણ ક્યારે પૂછીયે તો ને કા કોણ છે એટલે નોકર હોવા છતાં આપડે માલિક છે એ નોકર છે છતાં નોકર સેવામાં આપણે લાગી ગયા છીએ જોવા ને મશરૂના ગાદલા ડબલ એસી ગોઠવી દઈએ કેવા સરસ મજા ને ગાલિયા પોચા પોચા ગાદલા વિકા તે બધું સવાર માં ઉઠે તો કિંમતીમાં કિંમતી મોંઘા દાટ બ્રશ મો ટૂથપેસ્ટ માથું ધોવાનું સાબુ જુદો ટોયલેટ ની ના સાબુ જુઓ બગલ ધોવાનું જુદું આખે શરીર નાહવાનું જુદું નાહ્યા પછી બગલમાં લગાવવાનું જુદું માથામાં લગાવવાનું જુદું અને બોડી સ્પ્રે જુદો ને કપડાનો સ્પ્રે જુદો મોંઘું જોઈએ કોને નોકર ને આ હકીકત છે આ કોઈ કેવળ હસવાની વાત નથી આ નોકર છે ગામડામાં ખેડૂતને ખેતી કરવામાં જરૂર પડે પણ બળદ ન હોય એટલે પાડોશ નો કોઈનો માગ્યા આવે ભાડે લઈ આવે અને ભાડે બળદ લઈ આવ્યો પણ બળદને નવડાવે ને એને સરસ મજાનો ધમારે પછી એને સરસ મજાને શિંગડીઓ રંગે ને ગોગરમાળ બાંધે ને આમ કરે ને તેમ કરે ને પગે શણગારે ને પૂંછડે શણગારે ને મથરાવટી બાંધે ને ઘુમટ બાંધે ને આ બધું કરતો રહીએ સાંજ પડી જાય તો એ લોકો લેવા આવે કે બળદ લાવો પાછો લે હજી તો મેં વાવ્યું જ નથી વાવણી જ કરી નથી તો કે ભાઈ એ તો તારી વાત છે ને ભાડું લાવ અને બળદ ઈ લાય એમ આ આપણને દેહ છે ને એ કઈ ખેતી કરી લેવાની કઈ ખેતી હરિભજન ની ખેતી કરવા માટે ભગવાન હરિભજન ની ખેતી વાવણી કરી લેવા માટે આ બળદ ભગવાને મનુષ્ય દેહ આપ્યો ભાડે આપો પણ આપણે તો એને શણગારવા જ નવરા થતા અને વાવણી રહી જાય છે આજ થાય છે બીજી વાવણી રહી જાય છે કે નથી રહી જતી બોલો સવારથી ઉઠીને શું ખાવું હજી તો બપોરે જમતા હોય તો સાંજનું મેનુ ડાઇનિંગ ટેબલ ઉપર ચર્ચાઈ જાય બરાબર પરોઠા કરશું એ તો કાલે કર્યા હતા તને નહીં આવડતું તારી માય કશું નહીં શીખવાડ્યું બીજું બનાવો ત્રીજું બનાવો શેવ ટમેટાનું શાક બનાવો ત્યાં બનાવો જાત જાતની ચર્ચાઓ થાય ડાઇનિંગ ટેબલ હજી તો કોળીઓ બપોરનો મુખમાં મૂક્યો ત્યાં સાંજની ચર્ચા થાય સાંજે હજી બીજા દિવસની ચર્ચા થાય આખો દિવસ હમ જર્મન ચિંતાક્ષોપન હોવરે સરસ કહ્યું છે આખો પ્રશ્ન કહેવાય છે તો બહુ વાર લાગશે પણ સ્ત્રી ધન અને પુત્ર આ ત્રણ સિવાય મે કોઈને રેસ્ટોરામાં વાત કરતા સાંભળ્યા નથી આ ચર્ચાઓ સ્ત્રી ધન ને પુત્ર આ સિવાય મેં બીજી વાત કરતા કોઈને સાંભળ્યા જ નથી આમાં વાવણી ક્યાં થાય છે આપણે શું કરીએ છીએ આખો દિવસ વિચારો અહીંથી આટલા મેળા ને આટલા મેળા ને આજે શું ખાધું ને આજે શું ખાવાના છે ને આજે શું કરવાના છે ક્યાં જવાના છે ક્યુ ફરવા જવાના છે હજી શું બાકી રહી ગયું છે ને ક્યાં જવાનું છે હજી કાશ્મીર તો રહી ગયું છે જાઓ મરવા એકાદો મુલો ભટકાય જાય હતી વાત જાઓ તમારા ભાઈ ને રત્નાગીરી હાફુસ વગર બીજી ફાવતી જ નથી કાચા ભરદા ખાઈ જ મોટા થયા છે પણ આ તો શેર બજારમાં રત્નાગીરી સાંભળે છે બાકી અમે કેરી ખાઈ લેતા ગોઠલા ઈ ચું એ જ તમારા ભાઈ અરે રત્નાગીરી હાફુસ સિવાય એમને ભાવતું જ નથી લેપ્ટન ચા વગર તો એક ઘૂંટડો પીતા નથી એટલે અડધી એક કોકની એઠી મૂકતા નહોતા વાવણી રહી જાય છે જુઓ વાવણી હરિભજન ની વાવણી રહી જાય છે અને આખી જિંદગી આમદ નીકળી જાય છે હું કોણ છું શું કરવાનું છે નિત્ય શું છે અનિત્ય શું છે ગમે તેવું સારામાં ખાધું હોય તો ત્રણ કલાક અનિત્ય છે ને નાખવા જવું પડે વાર લાગે તો કપડા બગડી જાય શું આમાં છે છતાં આખી જિંદગી કેમ નીકળી જાય છે વિચારો યારો હરી વજન થતું નથી બીજું જ થાય છે હું કોણ છું આ દેહ કોણ છે પૂછતા જ નથી અને આ લાડજ માળો બેટો ખાટે છે જા બોલતો નથી એ તો મહેમાનગતિ માણે છે બસ આજે નિત્ય અનિત્ય નો જયારે વિવેક થાય છે અને ખબર પડી જાય કે હું માલિક છું ને દેહ નોકર છે અને આ તો ભગવાને વ્યવહાર બદલી જાય છે હવે પેલા પતિ પત્ની છે પેલા શિખંડ પૂરી ખવડાવશે નોકર ને વોટર પાર્ક લઈ જશે લઈ જશે કાંકરિયા લઈ જશે ગાંધીનગર લઈ જશે કે લઈ જાય નામ લે તો પગાર આપતા હોય એમાંથી એને પૈસે જવું હોય તો જવા દે નહી કેમ ખબર પડી ગઈ એ નોકર છે હું માલિક છું એમ જયારે ખબર પડે કે હું માલિક છું ને બે નોકર છે ત્યારે એની પાસેથી કામ લેવાની શરૂ થાય છે त्यारछी तो का ले व्यवहार बदलाई जाए नौकरी नौकरी शेठ व्यवहार बदलाय व्यवहार बदलाय के जाए ये श्लोक शंकराचार्य पक्षी तरह भ्लोक क्यों सुर मंदिर तरुतल निवास जोजो केव देह व्यवहार शुरू तरुतल निवास तरुतल निवास भुतलम अजिनम अजिम सर्व परिग्रह भोग त्याग कस्य सुखम न करो तिविराग आग्य थे ये आ वैराग्य कोने सुख नहीं आ સુર મંદિર ક્યાંય દેવતાનું મંદિર મળે તો ત્યાં પડી લે ન મળે તો કોઈ વૃક્ષ તલ તરુતલ વૃક્ષ નીચે પડ્યો પાથરવા માટે કઈ પડે તો મળે તો ભલે ભૂતલ શયનમ ભૂમિ ઉપર સુઈ જાય મૃગાંબર કે વાઘાંબર કઈ પણ મળે તો વિટાળી લે કઈ પણ ચીથરા મળે તો વિટાળી લે જેવું વસ્ત્ર મળે પહેરી લે सर्व परिग्रह भोग त्याग सर्व प्रकार परिग्रह त्याग करो वैराग्य प्रगटे तर शंकराचार्य जी कहे आव जैसे वैराग्य थे यहाँ सुख वी ए भाई होकरो तो दिया भाई <laughs> कश्य सुखम न करो तीराग आव वैराग्य को सुख नहीं आप तो? જ્યાં મળે ત્યાં સુઈ જાય જે મળે તે જમી લે અને હરીનું ભજન કરે ભજ ગોવિંદ શંકરાચાર્યજી કે આવોરાગ આવું આપે તુલસી પીન કો ત્રણ વેત કોપીન એટલો લુગડા નો લીરો ચીથરૂ પિન કોજીન લૂણ તાંજળિયા ની કે કોઈ પણ એવો ભાજી પાલો મીઠા વગર ની તીન ટૂંક કો પીન કોલસી રઘુનાથ હૃદય બસેજી કહે છે વ્યવહાર બદલાય જાય છે એનો અર્થ એવો નથી કે દેહ તોડી નાખવાનો બળદ પાસેથી કામ લેવું છે તમે ખાવા ન દો તો શું કામ કરશે मारी मारी मरी मरी थको तो काम शुक्र विवेक होवो जी जरूर पूरत अपने पर तब बलद खवड़ाओ खूटियों पीछे मलिक ने मरवा माडे तो खतरनाक बात थी गई तो काम लेवा जगह पीने डरव पड़ से आपने એટલે ગુણાતીતાનંદ સ્વામી એ કહ્યું છે કે જો તમે ઇન્દ્રિયોને પોષણ આપશો જે ઇન્દ્રિયો તમને શત્રુ બનીને મારશે અને ભ્રષ્ટ કરશે તો ભજન ક્યાંથી થશે વર્તમાન ક્યાંથી પડશે ધર્મ ક્યાંથી પડશે ખૂટિયા વકરી ગયા ચોમાસું ચરી ચરી ને પછી કઈ હાથ મારીએ અમારે વર્ષો પેલા અહીં ગૌશાળા હતી ત્યારે એક આપણો જ ગાયનો બછડો હતો અને એમ થયું કે સારો ભૂલ થાય પણ ભાઈ એ ખાઈ ને એવો માતે થઈ ગયો આપડા રોટલી ને છોકરાઓ ને હોસ્ટેલ બધું વધતું હોય એ રોટલી ત્રણ ત્રણ સાકળ બાંધી રાખવો પડે વેચવો હોય તો સાકડું છે ભરવાડો ઉતા છે એટલે અમારે કાઢવો છે કોઈ પણ હિસાબે આ બાજુ ઝાડવું વિશાળ ઘઘુંબર કરંજ ઝાડ હતું એને ફેરા ફેરી હાકળેથી ફરી ફરીને એને બધી છાલ કાઢી નાખી છાલ કાઢી નાખી આખું ઘઘુરું મોટું વૃક્ષ સુધું તો માથા મારી મારીને પાડી નાખ્યું શું કામ લેવું તો આ શું છે આ જલેબીન સાટાન પેન્ડાન બરફી ખવરાવી ખવરાવી આપણે આ દહે ને આપણે શું કર્યું પછી કે છે કે ધર્મ પડતો નથી વર્તમાન પડતો નથી પણ ખૂંટયા તેલ પાયા હોટલોમાં રખડાયવા મનમાં એના ખવડાવવા ધર્મ લોપી પછી કે હવે નિયમ ધર્મ ફળતા નથી બજારનું તો ખાસો જાય છે હમણાં રાજકોટમાં આવ્યું હતું પેપરમાં કે તમારે પાણીપુરી ચટપટી થાય એટલા માટે પાણીપુરી વાળા પાણીપુરીના માટલામાં રાત્રે દેડકાઓ મૂકી દે છે એ દેડકાઓનો પેશાબ હગાર ને ઈંડા ને એ બધીમાં ભળે એટલે પાણીપુરીનું પાણી એકદમ ચચરું ચટપટ થઈ જાય છે ચટણી બનાવવા માટે આંખના ટીપા નાખે છે કેવાય નઈ બજારમાં ખાસો જ નહીં મરવાનું ધંધા કરતા આ ધર્મ પછી પણ આરોગ્ય સાચું અને મુંબઈ નું હમણાં પેપર બારસો રૂપિયા નો દંડ કર્યો પેલા આ ચા ને એ ચા ના આ મુંબઈ વાળા બેઠા ખબર છે ભાઈ ચોઈ ખબર નઈ અહીંયા આવ્યું હતું બારસો રૂપિયા દંડ કર્યો ચાય ના એ પેલો છોકરો પેશાબ કરતો અને મહાપ્રસાદી નો ચા બધાને પાતો હોય અને મોટા ભાગના શૌચાલયો જ પાણી લાવીને ચાય બનાવવામાં આવે છે જાહેર શૌચાલયો કેવું પ્રસાદી કાન પાણી કેવાય શું નાખે છે એની કલ્પના જ ના આવે બહારનું ખવાયશ નહીં એટલે પણ આ બધું ખવડાવ્યું વકરી ગયા એટલે દેહ સાથે એ મજૂર છે નોકર છે એને આપવું તો પડશે પણ વિવેક આપે એ મર્મ છે કામ લેવાનું છે પણ આપણે એની રખેવાળીમાં જાળવણીમાં જ પથારી સંવારવામાં સવાર પડી ગયું આટલી એક જ વાક્યમાં શું કહ્યું પથારી સજાવવામાં સવાર પડી ગયું ઊંઘવાનું તો રહી ગયું જિંદગી જીવીયે છે કઈક પ્રાપ્ત કરીએ છીએ એટલા માટે કે આરામ મળે પણ આરામ મળ્યો પથારી સજાવવામાં જિંદગી પૂરી થઈ ગઈ કેટલું જીવા કે નેવું વર્ષ જીવા પણ ખાસ કઈ ન જીવા આરામ ક્યાં છે શાંતિ ક્યાં છે પાયો પરમિરા હવે એ બધું ક્યાં ખોલવું ભાઈ પણ આરામ ક્યાં છે જિંદગીમાં શરીરથી કામ લેવાનું છે નોકર છે મજૂર છે મજૂર સાથે કેવો વ્યવહાર હોય સહાનુભૂતિ જરૂર હોય સજ્જનને પણ એનો ગુલામ ના હોય માલિક પણ ગૌરવ ના છોડે પ્રગટ થાય એમને એ કોઈને જે લેખક રચયતા હશે એ મળતા નથી નહીં ત્યારે પગે લાગવા જેવું છે જીવ સા ફરે છે ગુમાન માં તારે રેવું ફાડાના મકાનમાં જીવશાને ફરે છે ગુમાનમાં વેદ વેદાંત લખનારા ઋષિઓને પણ આ દ્રષ્ટાંત હાથ નથી આવ્યું એને ગ્રામીણ કવિને આ દ્રષ્ટાંત હાથ આવી ગયું કે તારે ભાડાના મકાનમાં રહેવાનું છે ભાડાનું મકાન બાર મહિના છ મહિના બે વર્ષ દસ વર્ષ પાંચ વર્ષ એને પટ્ટે જ મળે ને એમ આ શરીર છે એ ભાડાનું મકાન છે આપડે કોઈને ચાલીસ વર્ષ પચાસ વર્ષ સાઠ વર્ષ નેવું વર્ષ એકાણું વર્ષ ભાડે પટ્ટે મળ્યું પછી ડફદ છોડીને બીયું જવું પડશે અને ખબર છે ભાડાના મકાનમાં ભાડું ન જાય તો ગરધણી પછી એને હેરાન કરે કન્નડે અને એને કનડતા ન ફાવતું હોય તો ગુંડાઓ કનડો એટલે ડાયાબિટીસ ને કેન્સર ને આ બધા શું છે બીપી ને હાર્ટ પ્રોબ્લેમ ને કિડની પ્રોબ્લેમ ને લીવર પ્રોબ્લેમ ને ઘોટણના ઘોંટણના હાંદાના ડોકના ગળાના આ બધી ગુંડાઓ છે બધા એ કન્નડે તો ભાડાનું મકાન છોડીને ભાગી જાય એનામાં બહુ કન્નડગત ની બહુ લાંબી વાત છે કે કોકદી કરશું પણ એ કનડે છે ત્યારે ભાડું ભાગે નહી ભાગતો નથી ભાડું ભાવી જાય નક્કી છે ભાડે પટ્ટે મેળ્યું છે બીજું જો ખબર પડી જાય કે આ મકાન આ દેહ આ શરીર એ મકાન આત્મા એવો માલિક એ મને ભાડે મળ્યું છે એમ જો ખબર પડી જાય તો ભાઈ ઈમાનદારી કેજો કોઈ ભાડે આપણે મકાન લીધું હોય તો એ મકાનને સજાવવા માટે ફ્લોરિંગ નવું નાખીને પાંચ લાખ ખર્ચ કોઈ કરે એ ભાડાના મકાન ને કોઈ જર્જરી કલર થઈ ગયો હોય તો દસ લાખ ખર્ચીને ઓઇલ પેન્ટ કરાવે સમજો એ ભાડાના મકાન માં લાઇટિંગ સુખ ના આવતું હોય તો ઇલેક્ટ્રિક ના બધું સેક્શન બધું કાઢીને દસ લાખનો ખર્ચ કરીને કોઈ ભાડાના મકાનમાં શણગાર કરશે હા એકાદ બલ્બ ઉડી જશે નાખશે એકાદ બોર્ડ બગડી જશે નાખી દેશે એકાદ ક્યાંય નળ જમતો હશે પાણી લીક થતું હોય તો વળી કદાચ ખર્ચો કરી નાખશે એક બારું બારણું ક્યાંક હલી ગયું હોય છે તો વળી સુથાર ને બોલાવીને બેસ્ક્રુ મરાવી દેશે પણ દસ લાખના તૈયાર સરસ મજાના બારણા કોઈ નહીં પડી નથી એટલે કેટલો ખર્ચો પ્લાસ્ટિક સર્જરી કરી નાખી ચામડી બદલી નાખે છે લાખો રૂપિયા ખર્ચી નાખે છે કેમ ખબર નથી ભાડાનું મકાન છે રંગરોગાણ કેટલા ખર્ચી નાખે છે હે ભાઈ એકદમ મૌન બેઠી હતી એટલે એના છોકરા ને પૂછ્યું કે તારી મમ્મી કેમ આમ ચૂપ બેઠી છે તો કે પપ્પા એમાં મિરેકલ થયું એમણે છે ને લિપસ્ટિક માંગી ને ફેવી કીક આપી દીધું કેટલા શણગાર થાય છે જો આ ભાડાના મકાનમાં શણગારમાં હે ભાઈ સવાર માં બાથરૂમ જાય તો કલાક સિવાય કોઈ નીકળતો નથી શું કરે છે શણગાર ચાલે છે વાળ કાળા કરે ને કરે મેંદી રંગે ને રંગે ના કરે ને તે કરે નખ રંગે પગના રખે ને રંગે ને આપણે જોઈને થાય કે આપણા સરક ના ઘૂંચળા રાખ્યા શકશો આવું બધું કરે જ છે હમ એક બેન છે ને માંદી પડી સિરિયસ થઈ ગઈ હોસ્પિટલ માં હતી અને ઓપરેશન સિરિયસ હતું ઓપરેશન આમ ડોક્ટર બોલ્યા બેટી જરાય ગભરાઈશ નહીં તન સારું થઈ જશે હજી તારે ત્રીસ વર્ષ દસ મહિના અને બે દિવસ જીવવાનું છે જરાય ગભરાયશ નહીં શિવ બોલ્યા પછી શું કાળ બોલે પછી તગન વાય અને શિવ સ્વપ્નમાં આવી રીતે અભાન અવસ્થામાં એને દર્શન આપીને વાત કરી મહિના ખુશ થઈ ગઈ પછી બાનમાં આવી પણ ખુશ ખુશ ખુશ શિવે કહું તારે ત્રીસ વર્ષ દસ મહિના અને બે દિવસ જીવવાનું છે લેર કરે મુંજાઈશ ખરેખર સાજી થઈ ગઈ એકદમ હટ્વાક્ટા થઈ ગઈ ઓફિસ વાળા હોસ્પિટલમાંથી રજા આપી એટલે પહેલી જ બ્યુટી પાર્લરમાં એ ગઈ બ્યુટી પાર્લર માં જઈને એવો મેકઅપ નાન ત્યાં બધું કરે સજ ધી ઘરે ચાલતી થઈ નજીક એમાં રસ્તો ક્રોસ કરતા સામે ફોર વ્હીલ ગાડી આવી અને પેલી મહિલા બુડી ફૂરચા થઈ ગયા ત્યાં ગુચો વળી ગઈ મરી ગઈ પતિ મગજમાં ખીચ ચડી ગઈ કે મને શિવે કહ્યું તું ત્રીસ વર્ષ દસ મહિના બે દિવસ જીવવાનું છે અને લોચો કાઢી નાખ્યો અને ત્યાં જ શિવની મુલાકાત થઈ શિવને કહ્યું મહારાજ હું ભક્ત છું એટલે કાટલો નથી પકડતી પણ તમે જ બોલ્યા તો ને ત્રીસ વર્ષ દસ મહિના બે દિવસ તારે જીવવાનું આ ગોટો કેમ બળી ગઈ તો કે એમને બેટી મારી ભૂલ નથી ભૂલ તારી છે તે મેકઅપ એવો કર્યો તો ને હું તને ઓળખી ન શક્યો માને મારું મકાન કર્યા રંગ ને રોગાન માને મારું મકાન કર્યા રંગ ને રોગાન જાણે કાયમ લીધું છે વેચાણ માં તારે હું ભાડા મકાન માં હો જીવ ને ફરે છે જો સમજાય તો આવ પાંચ હજાર તમે નક્કી કર્યું હોય તો કોઈ દિવસ તમે દસ હજાર આપતા નથી તો આ ભાડા મકાન છે એને બે રોટલી બદલે પાંચ કેમ આપો છો ખબર નથી ભાડે મકાન છે ભાડાનું કોઈ દિવસ વધારે આપતા જ નથી ઓગણ નક્કી કર્યા હોય તો પચાસ નથી આપતા આમાં આવું કેમ થાય છે ખબર નથી ભાડે મકાન છે બાપ દીકરો લગ્ન ની માં જમવા ગયા તા ગામડા ગામ વાત છે જમવા બેઠા પંક્તિ માં મીઠાઈ પીરસાય બાપ દીકરો જમવા માંડ્યા હતા છોકરા થોડી થોડી વારે પાણી પીવાની ટેવ જેવું પાણી પીધું એટલે બાપુજી બાજુ બેઠા ફેરવી એક બે લાફા મારતી તા એકસો રૂપિયા નો ચાંદલો કર્યો છે તું પાણી ચોપડવા માંડ્યો છો જમા બરાબર જમીને વટકવાળી લેવાનો છે સો રૂપિયા બે તો પચાસ પચા નો તો ઝાપટવાનું જ છે અને તું આ પાણી ક્યાં મેળ્યો ચોપડવા છોકરો બિચારો માસુમ એટલે બંધ થઈ ગયો જમી લેતા પછી પૂરું કર્યું ચડું કરીને બધી હશે ત્યાં પાણી પીવા માટે ગયા તો છોકરો આજના જમાના નો થોડોક ભણે ગાળેલો હશે બે ચોપડી પછી ત્યાં જોયું તો રાખનો ભસ્મનો એસનો ઢગલો પીડ્યો હતો તો છોકરાના હાથમાં પાણીનો ગ્લાસ હતો એને પેલા રખડા રાખના ઢગલા ઉપર પાણી નાખ્યું એટલે બાપા એ કીધું શું રમત કરે રમત ની બાપુજી તો બતાવવું છે શું તો કે જો બીજો ગ્લાસ નાખ્યો શું થયું તો જો રાખમાં ખાડો પડી ગયો ને પાણી નાખ્યું તો હું પાણી એટલે પીતો તો પાણી પીએ એટલે વધારે જમાય તો બીજા બે લાફટ હોય કે મને કેમ ના કીધું માને મારું મકાન કર્યા રોગા ન જાણે કાયમ લીધું છે વેચાણ માં તારે રે હું મકાન જો સમજાય જાય કે આ મકાન ભાડે છે આ દેહ ભાડે છે આ નોકર છે ભગવાને આપ્યો છે આમાં આપણે કઈક કામ કરી લેવાનું છે તો એનો વ્યવહાર બદલાય જાય છે કેવો સુર મંદિર તરુતલ નિવાસ શૈયા ભૂતલમ અજીનમવાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કશ્ય સુખમ ન કરોરાગ આવો વૈરાગ્ય આ ખરેખર વૈરાગ્ય પેદા થાય છે ક્યારે પેદા થાય છે કે આ નિત્ય અને અનિત્ય આત્મા નિત્ય દેહ અનિત્ય નાશ્વન એનો જયારે ભેદ પડી જાય છે ત્યારે આવો વૈરાગ્ય પ્રગટ થાય છે એ સિવાય નથી પ્રગટ અને ભાઈ કશ્ય સુખમ કરો તે વિરાગ શંકરાચાર્ય કે મહાવિભૂતિ બોલે છે કે વૈરાગ આવો વૈરાગ કોને સુખ નો આપે ભાઈ સનાતન સત્ય છે પછી ભારતના હો કે અમેરિકાના હો જાપાન હો કે જર્મની હો આ લોક ના હો કે સ્વર્ગ લોક ના હો વૈરાગ્યમાં જ સુખ છે અને રાગમાં દુઃખ જ છે સનાતન પરમ સત્ય છે પછી ઇન્દ્ર હોય કે બ્રહ્મા હોય રાગમાં દુઃખ છે વૈરાગ્યમાં સુખ છે સનાતન સત્ય છે બસ એ આ પડતું હોય તો એનાથી નીચી વાત થોડી હળવી વાત કરીએ કંઈક જોઈએ એમાં દુઃખ કઈ ન જોઈએ એમાં સુખ બસ વૈરાગને રાગ જવા દો કઈક જોઈએ જોઈએ થયું એટલે દુઃખ કઈ ન જોઈએ એના જેવું કઈ સુખ નહીં હે જાત જાતની અહીંથી વસ્તુ વાનગીઓ લાવીને બધા કઈ નહીં જોઈએ કઈ નહીં જોઈએ કઈ નહીં જોઈએ દુઃખ જ નથી પણ જેટલું હજી એનાથી પણ નીચે સ્ટેપ વાળી વાત કરી એટલી જેટલી જરૂરિયાત ઓછી એટલું સુખ અને જેટલી જરૂરિયાત વધુ એટલું દુઃખ બસ વાત છે ને એક જણો રોડ ને કાંઠે ઉભો હતો હાફ પેન્ટ પહેર્યું હતું બરમડા સ્વેટર પહેર્યું હતું બરુમ જેવું બાગરનું જેવું સ્વેટર અને ડાબા હાથમાં નાના ચણિયા બોર આવે છે ને અજમેરી મોટા નહીં નાના ચણિયા બોર ગામડા થાય એ ઉભો ઉભો ખાતો હતો એમાંથી એક જણો નીકળ્યો એમને પૂછ્યું કેમ છો હા મજા છે તો કે કેમ બહુ આનંદમાં હતો કે આપણા બધા શોખ પૂરા થઈ જાય તો આનંદમાં જોઈએ ને તો કે એવા તમારે ક્યાં શોખ પૂરા થઈ ગયા મારે બે જ શોખ છે સારામાં સારા કપડાં પહેરવા ને સારામાં સારું ફ્રુટ ખાવું આને દુખી પણ કરેલ્યો ચણિયા બોર માં સારામાં સારું આવી ગયું ને હાફ પેન્ટમાં બધા જ વસ્ત્રો શોખ પૂરા થઈ भाई लेविश नीन्स पैंट जोई दुख है आप गरमूा दुख है कई न जो सिकंदर जेने ग्रीक मल्त डायोजीनि नदी ने किनारे पीड़ो तो थे पेड़े फकीर ग्रीक नो ये कटोरो पानी पीवा બીજું દિગંબર ફરતો હોય માણસ દિગંબર વસ્ત્ર નહીં કશું જ નહીં પણ એ ખાલી નદીમાંથી ભણીને ભરીને પાણી પીવા માટે એક કટોરો રાખતો આપણે સહજાનંદ સ્વામી વખતે સદાનંદ સ્વામી એક માટીનો વાટકો રાખતા બસ કશું જ નહીં કોશિકો એ ભિક્ષાપાત્ર એ અને હતા કેવા ખબર છે બ્રહ્માંડ ખેડવી નાખે એવા સદાનંદ સ્વામી જાઓ સદાનંદ સ્વામી દાદા ના શેરડીના વાળમાં શિયાળ બહુ હેરાન કરે છે તો રખો પાવ કરો અને સદાનંદ સ્વામી ત્યાં એ વાળ શેરડીના ખેતર ને બેસીને સમાધિમાં બેસી ગયા અને એવી માનસિક રીતે લીટી દોરી દીધી જેટલા શિયાળી એ રેખા પસાર થાય ડફ દઈ સમાધિ માં ડબલા પડેલા ચારે બાજુ શિયાળો ના એક શિયાળ બેઠું થાય તો શેરડી ખાય ને મારા વાળી આની પાછળ હું ફરું તો હું ભજન કરું ક્યારે સહજાનંદ સ્વામી ને પ્રતાપ એનો સાધુ પશુઓને પણ સમાધિ કરતો હતો સમાધિ કરતોજાનંદ સ્વામી સર્વોપરી સહજાનંદ સ્વામી ને સમાધિ થતી એ વાત ભૂલી જાઓ એ બીજાને કરાવતા હતા એ ભૂલી જાઓ એના સાધુઓને સમાધિ થતી હતી ભૂલી જાઓ પણ એનો એક સામાન્ય સાધુ પશુઓને પણ સમાધિ કરતો હતો એ યાદ રાખજો એ સર્વોપરી છે એક માટીનો કટોરો રાખે એ જરૂર પડે રાખીને ફેંકી દે કશ્ય સુખમ ન કરો તે વિરાગ કોને આવો વૈરાગ સુખ ના આપે ડાયોજીને કટોરો રાખતો પાણી પીવા માટે પણ એક વાર બેઠો હતો સવારનો દેવની કૃપા જેવો તડકો પડતો અને કટોરો ભરી અને ડાયોજી એ જ વખતે કૂતરો આવ્યો અને કૂતરાએ સીધું નદીમાં પાણી પીધું ડાયોજીનેસ પાત્ર નો કરી નાખ્યો એ કૂતરો પણ પાત્ર વગર જળ પીતો હોય તો ડાય જીનસ જરૂર નથી જેટલી જરૂરિયાત ઓછી એટલું સુખ ત્યારે ભારતીય એરકન્ડિશનમાં તમને ઘર ઘર ઘર્ર અવાજ આવે છે જાપાની ભલે પચાસ નો આવે પાવર સેવ બી થાય છે અવાજ તો જરા બી નથી થતો અને એટલે તમારા ભાઈ રાત્રે ઊંઘમાં ખલેલ પણ નથી પડતો ભાઈ ને કશું નથી તમને ભાવતો નથી ભાઈ ને તો તકલીફ પડે છે બિલ ભરવાની એટલે કોઈ કીધું ને હાર્ટ એટેક કેમ આવે કે બી પેલ બિલ પેમેન્ટ એને બધું પેમેન્ટ તો એને જ કરવાનું હાર્ટ એટેક કોને આવે ભાઈ ને લઈને જાય ફોર વ્હીલ તો જઈએ જ તે ને લઈને જાય ને સાત રૂપિયા ભીંડો લઈ આવે એના કરતા હાલીને ડાયને જશે કટોરો ફેંકી દીધો ધ મોર યુ હેવ ધ લેસ યુ આર ધેસ યુ હેવ ધ મોર યુ આર જેટલું આપણી પાસે વધારે એટલે આપણા વ્યક્તિત્વની દ્રષ્ટિએ ઓછા છે સુખની દ્રષ્ટિએ પણ ઓછા છે ગામ પાદરે વિશાળ વરટ વૃક્ષ જોયું એટલે મહારાજ કે આપડે એ તરફ જઈએ ત્યાં જોયું એમના સાધુઓ બેઠા તા ભિક્ષા કરી લીધી હતી કોઈ ભજન કરતા હતા કોઈ આડે પડખે થયા હતા કોઈ શાસ્ત્રનું વાંચન કરતા હતા શ્રીજી મહારાજ માણકી ઉપરથી નીચે ઉતર્યા સાધુ અને પ્રણામ કર્યા ને એટલું જ બોલ્યા સંતો તમારા જેવું સુખ દુનિયામાં કોઈને નથી હું ભગવાન છું પણ હજી હું ભોજન પામ્યો નથી તમે ભિક્ષા માંગીને ભોજન કરીને આરામ ફરમાવો છો તમારા જેવું સુખ મેં કોઈને આપ્યું નથી સુખે મારું ભજન કરો છો अखंड मने चिंतन करो छो आंखी पलख बंद खुले ते मारी मूर्ति ने भूलता न थी संतो तमने प्रणाम तमारा जेव सुख कोई थी। न कश्य सुखम न जो चाह गई चिंता मीटी मनवा पर चाह गई चिंता मिटी मनवा पर जिसे कछु न चाहिए वो तो शाहन का शाह એક સાધુ ને એક જણા એ પૂછ્યું કે બાપજી કેમ છે તો બાદશાહ છું પલાઠી વાળી બેસી ગયો વિડીયો નહીં આવે કારણ કે ફિક્સ કરે છે એટલું જ દેખાડે બીજું કઈ દેખાડે નહી એટલે નિરાજ જીશે કછું ને ચાહી એવો તો શાહ ચાહ કઈ ચા હોય તો ઉભું થવું બેસુ માં થાહ નહીં બાદશાહ છું પણ અર્ધો કલાક ને છોડીને સાડી ત્રેવીસ કલાક એનો અર્થ શું તો કે અડધી કલાક માટે ભિક્ષા માટે આમ હાથ કરવો પડે છે ને ત્યારે મારી બાદશાહ ને કલંક લાગે છે બાકી સાડી ત્રેવીસ કલાક બાદશાહ છું જી છે કછું ને ચાહી હોતો શાહન કાશા કશ્ય સુખમ ના કરો વાત આ વાતો આગળ સંપત્તિ વાન ના સંપત્તિઓના ગર્વ ઉતરી જાય સાહેબ ચેલેન્જ થી તમને કહું છું કરોડાધપતિ બેસાડો થોડી સાંભળ્યા પછી એમ થશે અને આ મસ્તી આપણી પાસે નથી જીવનમાં તમે વિચારો મારી તમારી જિંદગી આપણી પાસે જયારે બહુ જ ઓછું હતું ત્યારે સુખ ધોધ હતા અને જેમ જેમ જેમ આવતું ગયું વસ્તુ બોધી બધે બહુ છે પણ સુખ નથી એના જેવો સુખ નો નથી જે આનંદ આવતો હતો કશું નહોતી કોઈ ચિંતા નહોતી ત્યારે જે આંબલી પીપળી રમતા પીપળાને ડાળીએ ચડીને જે પીપળની પીપળી ખાતા ને જે આનંદ આવતો હતો તળાવની પેરે ધુબકા મારતા હતા ટેન્શન વિધાઉટ ટેન્શન એવો આનંદ અત્યારે નથી ભલે વોટર પાર્કમાં જાઓ સુખ નથી સુખ ઘટી જાય છે સગવડતા વધી જાય છે બેસક સગવડતા વધી જાય છે સુખ ની માત્ર આ સર્વે કરવા વાળા ને તમે જોવો ને સુખ ના સુખ સારામાં સારા સુખી દેશ ક્યાં તો ડેન્માર્ક આવે આ ડેનમાર્ક નહીં પણ બીજા બાંગ્લાદેશ આવે એવા બધા આવે બોલો આફ્રિકાના અમુક દેશ આવે કેમ કઈ ચિંતા નહીં મળે એટલું ખાઈ લેવાનું સુઈ જવાનું ચિંતા જ થઈ કઈ સુખ હોય તો માથું ઘાલી ને ઊંઘ આવી જોઈએ ને સુખ તો ઓશિકામાં હોય તો ઓશિકો સારું મૂકી તો આવી જવી જોઈએ ને નથી આવતી પેલા ઓશિકાના પાણા ઉપર ઊંઘ જાય છે કશ્ય સુખમ કઈ ન જોઈએ એમાં સુખ જરૂરિયાત ઓછી એમાં સુખ પણ આપણને ઊંધા સૂત્ર પકડાઈ ગયા છે જો જુઓ ઊંધા સૂત્ર પકડાઈ ગયા મારી પાસે બંગલો હોય ગાડી હોય આવી જ ગાડી હોય આવો બંગલો હોય આવો પેલો ફ્લેટ હોય અથવા તો આવો સરસ મજાનું પેલું સ્વિમિંગ પુલ વાળું આવું બધું આ બધું એ હોય એમ આપણે જાતને સુખી માનીએ છીએ એ જેમ જેમ આવતું જાય એમ આટલું બેંક બેલેન્સ હોય આટલું બધું આ પોસ્ટ એરિયામાં અમારો રહેઠાણ હોય હે એમ સુખ માનીએ છે ને આ ઊંધા સૂત્રો છે કંઈક મળે ભેળું થાય તો હું સુખી ત્યારે શાસ્ત્ર અને ઋષિ ચિંતન એમ કહે છે કે કઈ ન હોય છતાંય જીવ અંદર તમારો હા નહીં પાડતો હોય કે સારું હોય તો સુખ તો આવે છે એમ થાય જ ને જયારે સાયકલ હતી ત્યારે સુખ હતું પણ અત્યારે ગાડી છે તો સુખ તો આવે છે અને આ બાવો કા ના પાડે ના સમજો સુખની અનુભૂતિ થાય છે એ છે અનુભૂતિ થાય છે પણ એ કેવી છે બીમાર પડ્યો અને ફાઈવ સ્ટાર હોટેલ જેવી સરસ મજા લક્ઝરિયસ મોટી જસલો કે ઇરવીન કે એવી એપોલો ટાટા ની સરસ હોસ્પિટલ હોય એમાં એડમિટ થઈ જાય અને એર કન્ડિશન ડબલ ફૂલ એર કન્ડિશન બધી સગવડતા ફેસિલિટી સાથેની હોસ્પિટલ હોય એમાં એ ધનપતિને માંદો થયો છે એડમિટ કર્યો હોય બીજે દીને ત્રીજે દીન તમે એને મળવા જાઓ અને પછી એની પાસે તમે બેસો તમે કયો કેમ છો ત્યારે ધનપતિ એમ કે છે બહુ સારું છે સગવડતા પણ બહુ સારી છે એસી રૂમ છે બધા બધી વ્યવસ્થા સારી છે ડોક્ટર પણ સારા છે ડોક્ટર્સનો સ્ટાફ પણ બધો સારો છે કોઈ ચીજ બહારથી લાવવાની જરૂર રહેતી નથી બિલ મોંઘું આવે છે પણ છતાંય વ્યાજબી છે બધાને બહુ સાચવે બધી જ વસ્તુ અંદર મળી જાય કોઈ જાતની ચિંતા નહીં બહુ જ બહુ સારું છે તમને કેમ છે મને સારું છે હકીકતે વિચારો સારું છે હજી તમને એમ થાય છે સારું જ છે ને હું તમને એક જ પ્રશ્ન કરું હોસ્પિટલમાં છે હોસ્પિટલમાં સારા ડોક્ટરની સુવિધા છે એર કન્ડિશન તમામ જાતની વ્યવસ્થા રૂમ છે સારું જ છે ને પણ એ સારું કે બીમાર ન જ પડવું સારું બોલો હેમાર નું પણ બીમાર પડવું અને લક્ઝેરિયસ હોસ્પિટલમાં દાખલ થવું અને સુખી ને મારવી માનવી એનો અર્થ શું છે કે રાગ એ બીમારી છે એટલે આ જોઈએ તે જોઈએ જેમ ભેડું થાય છે પછી કે બહુ સારું છે બાકી વિરાગ એજ જ તંદુરસ્તી છે કઈ જોઈએ જ નહીં બીમારી જ નથી તો જોઈએ જ નહીં હોસ્પિટલ જ નહીં કોઈ સગવડતા જ નહીં લગ્જરિયસ નહીં ગમે તેઓ એસી કમ્પાર્ટમેન્ટ ડોક્ટર ફક્ત માર્યા ફરે આપણે ડોક્ટરનું કામ ક્યારે પડે બીમારી છે એટલે આ બધી સગવડતાઓ સુખ છે એમ કહીએ છીએ પણ કઈ ન જોઈએ એ તંદુરસ્તી કઈ ન જોઈએ તંદુરસ્તી માંદા જ પડવું એ સુખ માંદા પડી લક્ઝરિયસ હોસ્પિટલમાં દાખલ થઈ છે પણ હોસ્પિટલાઈઝ છે આ છે સાચો માણસ કોણ તંદુરસ્ત છે કઈ જોતું જ નથી કઈ જોતું નથી તો કોઈ સગવડતાની જરૂર નથી તો એના જેવો કોણ સુખી ઓલી પીડા ભોગવી ઇન્જેક્શન ના ગોદા ખાવા પૈસાપિટલ છે માંદા પીડા છે એટલે સગવડતાઓ મીઠી લાગે છે પણ જેને સંસારમાંથી જેને રાગ ઉડી જાય એ તંદુરસ્ત વ્યક્તિ છે પછી એના સંસારની કોઈ જરૂરિયાત નથી એના જેવો કોઈ સુખી માણસ નથી કશ્ય સુખમ કરોતી ઈચ્છા પેદા થઈ કઈ જોઈએ ત્યાંથી દુઃખ ની શરૂઆત છે તમારી પાસે સરસ મજાની બી એમ કાર હોય પણ તમને એમ થઈ જાય કે રોલ્સ જોઈએ છે તો પછી ઈચ્છાની પાછળ ધંધો વધારો દોડાદોડી વધારો હપ્તા ભરો વ્યાજે લિયો અને તમે રોલ્સ લાવો અને પછી કહો હવે અમને સુખ છે એ કેવું ગણાય એક જણા પૂછ્યું કે ભાઈ કેમ જો બસ દોડાદોડી કરીએ છીએ તો કેમ દોડાદોડી તો કે જો પેલા છોકરા સગાઈ નતી થતી પાંચ વર્ષ દોડા દોડી કરી ત્યારે થઈ પછી લગ્ન ની ડેટ નક્કી કરવા દોડાદોડી કરી માંડ માંડ વેવાય મેળ પડ્યો લગ્ન નું નક્કી થયું ડેઇટમાં ત્યાર પછી નક્કી થયા પછી એ પાર્ટી પ્લોટ ને પેલું આન પછી બધા રસોઈ ને કેટરિંગ ને આન તેને બેન્ડ ને ફોટોગ્રાફ ને મૂવી ને લગ્ન ને આન તેને એ બધા એની દોડાદોડી કરી એ રિસેપ્શન ને દોડાદોડી કરી એ બધું કર્યું તો હવે શું તો કે હવે બધા દોડાદોડી કરું છું કરતા કરી તો નાખ્યું તો કે હવે પૂરા દોડાદોડી ચાલુ છે પરણાવ્યો છોકરા ને બે માણસ ને બગડ્યું છે કોર્ટમાં કેસ નાખ્યા છૂટાછેડા માટે વકીલ ની દોડાદોડી કરું છું દોડાદોડી સિવાય કશું હાથમાં આવતું ઈચ્છા એ દુખ જનની છે અને વૈરાગ્ય છે એ ઈચ્છાનું કબ્રસ્તાન છે એનો અર્થ એવો નથી કે બધું છોડીને ભાગી જવું સમજો પાસે જે છે અનાશક્તિ અર્થ એવો પણ નથી કે તમારી પાસે જે છે બધી મિલકત રસ્તા ઉપર ફેંકી દો તો સુખ થશે એ ત્યાગ છે ફેંકી દેવું ત્યાગ છે વૈરાગ આંતરિક બાબત છે હ કશું ના હોય એ જો સુખી હોય તો બધા જ ઝૂપડપટ્ટી વાળા સુખી હોવા જોઈએ ઝૂપડપટ્ટી વાળા સુખી નથી બંગલાવાળા પણ સુખી નથી સુખી કોણ છે વૈરાગ્ય વાળા સુખી છે સરસ મજાની વાત છે પણ સમય પૂરો થઈ ગયો છે બાકીની વાત આવતા શુક્રવારે સહજાનંદ સ્વામી મહારાજ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 आम करने की तर सतत सारी प्रवृतिओवदर्शन उत्सवों सतत जड़ाये रहशो